શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન બે હજાર ચાલીસ નો શરૂ સ્વામિનારાયણ શ્રી હરિ કૃષ્ણાયણ પુરુષોત્તમાય નમો સુરત ના હરિભક્ત જાધવજી છપર પલંગ લાવ્યા હતા તે ઢાળ્યો હતો તે પલંગ ઉપર રેશમ ગાદલું ધોળા ઓછા સહિત બિસાયું હતું હતા અને સોનેરી છેડા નો ધોળો ફેટો મસ્તકે બાંધ્યો હતો અને સોનેરી છેડા નું હતું અને કાળા છે મહારાજ પરમહ પ્રત્યે બોલા છે માહો પ્રશ્ન ઉત્તર કરો ત્યારે ભૂધરાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે ભગવાન નો થાય છે તે થાય છે આ જીવ છે તે બુદ્ધિ એ જાણે છે અને તે બુદ્ધિ છે તે સર્વ કારણ છે અને સર્વ મોટી છે માટે તે બુદ્ધિ મન વિશે રહી છે ચિતને વિશે રહી છે अहंकार ने रही बुद्धि नक शिका पर्यत आ शरीर ने विषय व्यापी ने रही बुद्धि जीव रह छाणा जे, मुकी તેને લઈને જ્યાં વાયુ ના હોય ત્યાં મૂકીએ પણ ચાલતા જણાય છે પણ તેમાં રહ્યો એવો જે વાયુ તે જણાતો નથી તેમ જ્વામાડો વાદળા તેને તેને ઠેકાણે બુદ્ધિ જાણવી અને વાયુને ઠેકાણે જીવ જાણવો जीव केवे न करना चंद्रमा चित्तना चिंतन चिंतन करनादेव अहंकार ने जाने અને તે જે અણી જેવો તીખો જણાય છે અને અતિશય સુક્ષ્મ જુ સહિત છે दश्मी तलवार તેને જોઈને માણસ હનુમાન કરે છે બુદ્ધિ માં થાય છે એટલે હજી નિર્ણય તો નો આવ્યો પણ એમ મારા જેવું કીધું બુદ્ધિ છે એ દરેક ઇન્દ્રિયો અંતરણ માં વ્યાપી રે છે બુદ્ધિ માં જીવ વ્યાપી જે પણ વાત કરીને દેખ્યું લોકો જ છે ઓળખતો હોય તો જોડે ઓળખતો આપડે આપણું આખેતર એમાં હાતી આખવા જોઈએ બધા કે છે આવડે તો ખબર તો ક્યાંથી જ હોય બુદ્ધિ માં ઉતરે નઈ આટલ કુદિ માં ઉતરે નહી અને પછૂ કરીએ તો એક જણો એ પાછું એમ જોયે બેલી જોડાય કળિયું શું બેલી શું કઈ ખબર ના મળે ખરેખર તો આપણે માલિકા ખેદ કરવો જોઈએ માર્ગ આપણે લીધો માર્ગ નું જ્ઞાન મેળવવા નથી વેપારી ને વેપાર કરવો છે ને વેપાર જ્ઞાન મેળવું નથી કારખાના કારખાના કરે ને કારખાનું કેમ ચલાવવું એ બુદ્ધિ ભૂગે કારખાનું ચલાવવું આપણે વેશ લીધો વૈરાગ્ય નો જવા માટે બોલવા માંગે વૈરાગ કિર્તન ની કડી આપણે બોલીએ વૈરાગ્ય વૈરાગ્ય એટલે રાગ આ તૂટી જાય તૂટી હોય તો વૈરાગ્ય વાયભાઈ અભણ લોકો પણ એને ખેતી નું જ્ઞાન મળ્યું હોય તો ખેતી કરે અભણ હોય તો કરે ઓ એટલે આ જો વિચાર કરી ને ચાર પછી જીવ આવે શહીદ છે સાધુ થયા પછી એમ કઈ કે આ ખબર ન પડે અમને બંધ નો બેસે નો લેવો જોઈએ ખેતી આવડતી નથી ની ખેતી કરવી પડે મેળતો મેળવવો જઈએ ને શીખી જાય આપડે ક્યાં ના પડી શીખાય તો બઉ રાજી થાય ને ખેતી શીખી જાય તમારો તો અભ્યાસ છે તમે નો કેતા હોય તો ગોવિંદી તમે કઈ કહેશો એમાં આવી ગયો તમને જે દેખાય અમને ક્યાંથી આવી દે તમારી ના આપણી તાલાવેલી નથી કચરો ભાઈ જાણે ખેતી કરો ને પછી બોગડી આવી છે બગડી જાય ને વિચાર કરો કે આપડે હાથી તારવી લઈએ વાંધતા વાંધતા જરા કઠણ આવ્યુંડે થાય ઓછું ન થાય અજ્ઞાન ઓછું થાય ઓછું હા જીવપુરા આપડે કલ્યાણ માર્ગે જઈએ જ્ઞાન વધે અજ્ઞાન વધે તપાસો પડે ભાઈ પણ શબ્દ આવશે બુદ્ધિ ક્યાં રહી છે બોલો અને એવી રીતે ચાર અંતરણ ને દસ ઇન્દ્રિયો દરેક ઇન્દ્રિયો દરેક ઇન્દ્રિય અંતરણ ની અંદર ત્યારે તેનો ઉત્તર શિવાનંદ સ્વામી કરવા માંડ્યો પણ થયો નહી પછી માટે તે બુદ્ધિ મન ને વિશે રહી છે મન ને વિશે રહી છે અહંકાર ને વિશે રહી છે સ્ત્રોત વિશે રહી છે વિશે બુ નખ શિખા પર્યા શરીર ને વિશે વ્યાપી ને રહી છે બુ શહીદ છે બુદ્ધિ શહીદ છે આ દેખાતો નથી બુદ્ધિ દેખાય છે ઓલું દેખાતો બોલતો હોય તો આપડે વાળો લખા એવી જે બુદ્ધિ બોલો પણ જીવ જણાતો નથી બુદ્ધિ માં જીવ રીઓ પાછો પણ જીવ દેખાતો નથી બુદ્ધિ દેખાય છે કઈ ખબર નથી હો જો આપણે જાણી લીધું ને એટલે બુદ્ધિ એ સહિત બુદ્ધિએ રહીત આપડે દેખી જાય બુદ્ધિ પછી જીવને અનુસરે એમાં જેમ ઇન્દ્રિયો ની પાછળ બુદ્ધિ દેખાય આવે છે પણ બુદ્ધિ ની પાછળ જીવ દેખાતો નથી જો એમ કે દેખાય બુદ્ધિ દેખાય બુદ્ધિ દેખાય એક કોક જમવા બેઠો હોય ને એમાં દેખાય આવે જમવાની એવી ચાતુરી હોય આંગળીઓના ટેરવા સિવાય એટલું થાય એટલે બીજો માણસ અનુમાન કરે કે આ બુદ્ધિ વાળો માણસ છે અને એક ને ગમે એવું હોય ખાવામાં ઝલક આવે એટલે બુદ્ધિ દેખાય આવે ઇન્દ્રિયોની પાછળ બુદ્ધિ અનુમાને દેખાય અને બુદ્ધિ ની પાછળ જીવ બેઠો છે એવું નથી દેખાતું ધુમાડો વાદળા ને વાયુ એના દ્રષ્ટાંતે વાત કરી દો ધુમાડો ઊંચો તડકો દેખાય પણ એમાં રહેલો વાયુમાડા વાયુ દેખાતો નથી જી ને ઊંચી ઊંચી જ્વા જાય જાય ને જયારે આપણે કઈ પવન છે આમારો એની પાછળ રહેલો જે અનુમાને દેખાય પણ કેને દેખાય જે આ વિભાગીકરણ જાણતો હોય તેને હવે જગત માં સામાન્ય માણસ તમે કોઈ શું છે સમજે એમાં મોક્ષ માર્ગ છે એ આપડે એ કાર્ય ઉપડીએ સમજી જતા છે એમ ને એ તો લુડા આપડે રંગીને છે મોક્ષ ની ખબર પડતો નથી જો આ વચન આમ્રત એ ગમે એટલી ફેરે વાંચો તો કેવી રીતે બંધ બેસ સમજાયું વાદળા દેખાય છે આ બધું છે ને એને આપણે જોઈ શકતા નથી એમાં સમજુ બુદ્ધિ વાળો બધો જોઈ શકે પવન આમથી આવે છો ભાઈ હમકેલ્યો આ ઘુ મૂકી આવે એટલે બધું હશે ભાઈ એને ખબર નથી ચાલ આ ધું માવાદળા આપડી ઇન્દ્રિય ની ક્રિયા આ બધી કાયમ એટલે આમાંથી ખેંચી ને પદાર તો પેલા તો ખેંચે જ નહીં ખેંચ્યા પછી ગોઠવવું ક્યાં અમ ને મમત્વ માયા કહી ને છેલ્લા વચ્ચે ખાસ માયા રૂપ જ કર્યું અમ મમત છતાં ઈ અહમત્વ જો આહમ ને જોઈએ અહમ આત્મા માં જોઈએ આ તો આપણે શરીર માં વાપરીએ આમ કહ્યું એટલે શરીર આવ્યો હે તો એ મમતા હું ને મારા ભાઈ બન મેં નક્કી કરેલું એ બરાબર છે એમાંથી તોડી ભગવાન ને ભગવાન ના ભક્ત માં જોડવા જો એમાં જોડ્યા એટલે મટી જાય અને અહીંયા લગી રોકો એટલે લાગી જ છે અને તમારે કોઈ બી રોકો તો લગાડી દેવો છું આત્મા છું એટલે અહમ છોડવો ને અહમની જગ્યા બદલાવ અને મમત્વ જોડવાનો નથી ભગવાન દેહ ના સંબંધી અને પંચ વિષય એમાં જે મમતા છે એને તોડી ભગવાન ભગવાન ના હવે બદલાવું તો અમારા બાપ ને બદલે દેખાતો નથી દેખાતો નથી ને નક્કી કરી લેવું છે ધુમાડો શી રીતે ઊંચો થાય પેલો પવન એને ચડાવે વાદળા તમારું કર્યું આ જગતમાં થતું મશીન કરનારો કોક છે હવે જે કરનારો છે એને મારા ભૂલી જાય મેં કરતા બનશો જે તમારા અધિકારમાં આપણે આપણું કરતા પદ છોડવું જોઈએ આપણું કરતા પદ છોડવું જોઈએ છોડતા હશે ને બધા હજી આત્મા હર હારી વગર અમારું કયું કરો એ બધી વાત હાચી પણ હું કઉ હવે સંસાર કાલી થી હવે ઘેર ન જાવ કે તમે આટકો. જીવ માળથી અહમ ના મમ્લેશ જુના સાધુ ની વાત કરે છે ને મને તો બધવાનું કલ્યાણ થયું મારી બેન હું કે તમે સાધુ છે ને પકડી હે રોટલી બે હારી વચ્ચે રોટલી આવડતી અમારી જોઈ છે એનું અભિમાન આવી જાય ગયો પાછળ જીવ લો છે બુદ્ધિ એટલી કામ કરતી જ નથી બુદ્ધિ રહેતી નથી જીવવી ના જેવા જાય પછી બુદ્ધિ હોય વાદળા ચાલતા જણાય છે પણ તેમાં રહ્યો એવો જે વાયુ તે જણાતો નથી બુદ્ધિ જાણી અને વાયુને ઠેકાણે જીવ જાણવું તે માણસ બુદ્ધિ વાળો છે ને ક્રિયા ઉપર પણ બુદ્ધિ કામ કરે છે જીવ ને આશરે જીવ નો હોય બનુમાન કરે આમાં શું આપણા શીખે છે આત્મા અને આ તમારા ભણેલા અનુભવ અને તે જીવ કેવો છે તો બુદ્ધિ એ જે નિશ્ચય તેને જાણે અને તે બુદ્ધિ ના નિશ્ચય ની વિગતિ નો કરનારો જે બ્રહ્મા તેને પણ જાણે અને જાણે અને તેની વાસુદેવ તેને પણ જાણે અને અહંકાર ની અહમતી ને જાણે રુદ્ર એટલે શું એના દેવતાઓ દ્વારા કામ કરે કોણ માં તમારું જીવ જતી ને આમાં જીવ ને એટલું લખવું કે જીવ જાણે છે ચંદ્રમા ને જાણે છે રુદ્ર ને જાણે છે એના દેવતા એની માથા છે હા અને જીવ ની ઉપર ભગવાન બુદ્ધિ નો સમગ્ર નહીં જીવ ની આ વાત હાલે છે જીવ ની વાત હાલે છે ને જીવ બધા જાણે હા હા દેવતા બધા જાણે હા દેવ ની હોય છે જીવ એની જીવ ના ઇન્દ્રિયો એના પ્રકાશક પ્રકાશક દેવતા પણ બધા સાંભળી લીધું ને સમજાવી ભાઈ સાંભળો છો ને દસ ઇન્દ્રિયો તેના જે વિષય અને તે વિષય નીકળી ના કરનારા જે દેવતા એ સર્વે ને એક કળા વચ્ચે જાણે છે ઇન્દ્રિયોના વિષય ને કરનારા દેવતા છો શું? છે તો એમાં એમાં આપણે બોલવામાં ફેર રહે કઈ નથી ઇન્દ્રિયોના વિષય વિષય શબ્દ સ્પર્શ રૂપ રસ બંધ સંકલ્પ વિકલ્પ ચિંદ છે આ તે આ છે એ કોણ કરે તો ભાઈ દેવ થ એટલે આંખ ના દેવતા કોણ સૂર્ય આખો ખેડૂત ભરણું ભરવા જાય ખરો ને એના અધિકાર માં નથી મારા મારી થઈ જાય તોકે મારો મામો મામલતદાર છે આ ઘર માં છે બધે આમાં જીવ છે હાથમાં બેઠો છે હૃદય જીવ એક ઠેકાણે જ બેઠો છે હૃદય સાથે નામ પડ્યું રુધિર હા રુધિઆયન અને અતિશય સૂક્ષ્મ જણાય છે અતિશય અને બુદ્ધિ એ સહિત છે બુદ્ધિ એ સહિત છે માટે એવો સૂક્ષ્મ જણાય છે બુદ્ધિ માટે તો બુ સહિત તો જ એનો એમ પકડાય બુદ્ધિ એ સહિત જુએ એટલે આપણે જુઓ એટલે બુદ્ધિ સહિત અનુમાન કરે કરનારા નથી કેવો છે ત્યારે બુ સહીત છે માટે એવો સૂક્ષ્મ જણાય છે બધા ઇન્દ્રિય અંતર વિષય ને પ્રકાશક એને પ્રકાશક દેવતાઓને જાણનારો ઇન્દ્રિયો વિષય ને પકડે છે દેવ તાલે એક આવતી રૂપ ને પકડે શબ્દ ને પકડે સ્પર્શ ને પકડે સ્વાદ ને પકડે બધાને એ પકડેજો ને માટે એવો સુક્ષ્મ જણાય પણ જયારે એ જીવને દેહિયો વિષય તેના પ્રકાશક પણે જોવી આ તરફ જોવી આ તરફ જોવી આ તરફ જોવી જોવાની દિશાઓ એના વિષયો એના દેવતા એને અલગ અલગ જયારે જોવે છે ને જીવ જોવે છે અલગ અલગ જયારે તો બુદ્ધિ કેટલું આવડવા જાણે છે બુ સહીત છે અને જયારે એના આવી રીતે આપણે જયારે જોઈએ આત્મા અને બુદ્ધિ બે તત્વો જયારે શુદ્ધ આત્માનું સ્વરૂપ જોવા જાવ એટલે બુદ્ધિ હોય બી નથી આત્મા જ પોતે પ્રકાશ બતાવી દઉં એને બુદ્ધિ ની જરૂરત નથી માટે કેટલો બુદ્ધિશાળી પણ જયારે આ રૂપે અને જયારે જોઈએ ત્યારે બુદ્ધિ રહિત છે બુદ્ધિ તત્વ નહી પછી પોતે જ પ્રકાશક છે એક માણસ પડી જાય એના દેહ ને બહાર કાઢવો હોય તો દોરડા ને જોઈ બ ના જોઈ પણ એના આત્મા ને હોય તો જીવાત્મા પકડો છો માહિત સમર્થ કોઈ કોઈ સાધન ની જરૂરત નથી કોઈ સ્વયં બંધુ કાઉન્ટ કરે છે બે તત્વ જ્ઞાન તો એવી અસાધારણ વસ્તુ છે એ પંડિતો ના સમજવામાં એ શબ્દ લડાવે છે આ શબ્દ આવ્યો ને આ શબ્દ પછી અહીંયા બંધ બે હું પછી કોઈ દી એનો અભ્યાસ નથી એને પકડવાનો ત્યારે આ વચનાવરત છે આ દિવસે મેંથી દેવતા એ બધા એનું વિવેચન કરી બધાને ભીતી એ કરી ને જો જાણવું હોય તો આત્મા ને જરૂર છે કારણ કે આ બી વસ્તુ જળ છે જળ ને પકડનાર જળ જોઈએ સજાતી ઓળખે જો હમણાં તમારે મંદિર ના દરવાજે ચોર પકડવો તો પોલીસો સાધુ થઈ જાય દરવાજા બાજુ ઉભા આપે જાણી લીધેલો કે આ ગુનેગાર ને અંગુઠો કપાઈ ગયેલો છે પણ એ કેમ કેમ તારો અંગીઠો બતાવચું કેવું સારું એ ખબર ભાઈ લાગશે હાથ તો આમાં આવશે ઓ તમે અમૃતલાલ પોલીસ વાટલી કળા જાણી જાય ગુનેગાર ને કેમ પકડવો એને પકડ બુદ્ધિ કેટલું કામ કરી જાય કેમ બુદ્ધિ એ સહિત આજીવ છે આ કામ કરે પણ માય તત્વો ને પકડવા હોય ત્યાં લખ્યો અને માહિતી નથી આની દ્રષ્ટિએ બુદ્ધિ ને હું કરવી મોટી વાત એ મારા એ મારા જશે ને આ દુશ્ય મને તો થાક તો લાગે પણ મારી ઉપર કરે છે સ્વામી ને જરાય જરાય કસ્ટ ન પડે ને એમ આપડે સમજાવે નઈ ના ના પૂછવા જ આવે એટલે પછી આપડે ક્યાં કસ્ટ જ ન પડે ને ભાઈ આ તો બઉ દયાળું સાધુ તો બઉ જયાળું લક્ષ્મના બોલવું આવે છે કારણ કે માયા ના જેવડા બિચારા ઉપર જાય થાય ને એ બસ આ ખાળ બોલી લીધો મારે જેવું ચાર આઈ જઈ ગયો હવે ભંગના રાણા અને પાછું બુદ્ધિય રહી બુદ્ધિય નથી આ ધોત્રી વડે ખાતું નથી તો કઈ માણસ માં આવે સારું તમે જોઈએ આપડે તો એમાં નિશાન પડી ગયું કહેવાય અને એમને જાય લેવું હોય ન લેવું હોય માયા ના જીવડા ન લે ભગવાન તરફ કરો હજી મોહમ્મદ વાળું અને આવી સારી વાત હોય મને મજા આવતી હોય મારે તો સાજુ થાય મારી ભક્તિ ભગવાન કરવી મારી તો ભરત છે તેના પ્રકાશક પણ જાણીએ જો બધા જ ત્યારે તો જે આપણે માયા ની ગુચમણી માં એમાં સારું જો સારો મોટો એટલે એ ઢેઢ તો એટલો આનંદ માં આવી જાય હાજર નોતરા મોકલી દે કાલે આવજો ઉજાણી છે ઉજાણી ઓળી ગરીબા લઈ ને આવે બબુ મને તો લઈ ગયાત્રના આનંદ માં ગુલતાન પછી રાગી એટલે સંસારી હોય અથવા ત્યાગી હોય પણ ભેંશ મજા ને વેચે છે ભાવ બધા એક છે એમાં આત્મ ભાવ જયારે છાબડા લઈને આવ્યા હોય ને એને બહુ ખારો ભાગ આવી ગયો હોય તે વાત બહુ હાર આપણે બધા બહુ હારું થયું છે મન નું થાય ને એટલે છાબડી માં આપડે મજા કરીએ હનુમાન એ કરીને જણાય પણ સાક્ષાત્કાર નથી જણાતો આજુબાજુ બીજી વસ્તુ દેખાય એમ દેખાય એક કલા પ્રકાશે એક કાળે પ્રકાશે એ જીવ બઉ મોટો છે કેવી રીતે બધી ઇન્દ્રિયો નો વ્યવહાર હોય તો બની પંડિતો છે ને હવે સાધુઓ માં ભાષણ કરનારા બહુ છે તમે આગળ બેઠા છો બેઠા વહેવા નહીં કરવું જ આખું જ મળે ને એકને રાજી કરો એકને બોરાજી કરો થઈ આ કરે એ વખત કરવું અને હનુમાને કરીને જણાય છે એવી રીતે શ્રીજી મહારાજે ઉત્તર કર્યો છૂટા oh, yeah. yeah. oh, <laughs> <laughs>